थी कई तो व्या सातवाद वाणी प्रत्यक्ष सरस्वती સરસ્વતી પ્રત્યક્ષ સર સાત વાત વાણી ત્યાંથી એક નગર સેઠ છે અત્યાર માં પેલા મારવાડી દર્શન કરવા ગાયમા મેટમાં કોઈ નગર છે ગામ માં મારવાડી તકે આ શેઠ છે કે મારવાડી સેટ મોટા સેટ છે આવતી તમે કહ્યું આપણે એમને તડો તકે આપડે ગાંધતા નથી ઓળખતા નથી આપણે ઓરખણ શું જોઈએ દાદા ની છે ને આ દુનિયામાં બધા જીવે જીવના હાપે આ તેમ ખેતર હાપે છે ને આ ભાડા મકાન હપે છે ને એવું આ ભાડું અત્યારે બધા મૂળ તો અમારું છે ને કયું માટે હે આપડે ઓળખાણ શું કામ છે કયું તે બધા ઉપર ચડ્યા હા તે તો આમ કરી પણ આંડવા ખરાબ થાય છે એવું છે એ જ દુખ આપે આપડે ખૂટ જમા હોય બઉ સારું જમણ કર્યું હોય જમ્યા ધમતી કરે છે બધા ગમે છે બધાને એ જ ગમે પણ એન્ડ સુખ છે એવું લોકો જાણતા નથી આ જે સુખ છે આને એન્ડલેસ બનાવવાનું એવું ધારણ છે હવે આ બધા આ દેવ આંખે દેખાય છે કોને સંભળાય છે જીભે દેખાય છે નાકે છે આ સ્પર્શ કરાય છે એ બધું તારે પોતાને એન્ડલ સુખ જ જોઈએ ત્યારે પોતાનો સ્વભાવ સુખવારો છે અને ટેમ્પોરરી એડ્રેસ શું નામ તારું રોહિત ભાઈ રોહિત રોહિત ખરેખર રોહિત છો ખરેખર રોહિત છો ખરેખર રોહિત તારું નામ છે રોહિત તારું નામ છે નહી તો શું શું ખરેખર હું ક્યાંથી જામ બાય રિલેટીવું બાય રિલેટીવું બાય પણ રિલેટીવ ના બસ્પર મહિના હોય તો જાન કરું મળી એટલા માટે શું સાંભળવા આવ્યો તમે કહો રેવાના છે પાંચ છ અઠવાડિયા છે હા શું દેખાવું જોઈએ તે દેખાડીએ રિયલ રિયલ વસ્તુ દેખાડી જોઈએ બધું આ તો રિલેટીવ દેખાય છે પછી કાપ્યા પછી મોડું ભર્યું જાય એવું નથી માનતું કાઢી નીકળે છે ને તો આપડે તો ઉપર લાવીએ દરેક વસ્તુ પછી નહી શું નીકળ્યું દેડ ફજે તાબે ભણ ને દાડો વારે નહિ ઘઉં એને બદલે બે ચાલતા બીજું ચાલ્યો ઊંઘ આવે તો બીજું લેતું ઊંઘાડાય આપણે નક્કી કર્યું ગાડીએ જવું છે તો ગાડી મદદ સંતોષ થાય છે તો ગાડીએ જવાનું નાકી જ ના કર્યું હશે સંતોષ થાય છે ને આ તો સંતોષ આપડે ઉભો કરેલી વસ્તુ છે આ તો સાયબોલોજી ફેક્ટ છે ખાલી પછી તમે કહો છો ને પાણી તમે કયન્સ છે સાયન્સ ની તો જરૂર છે એટલે તો આપડે આગળ વધ્યા છીએ હા આપણું સાયન્સ છે એમ તમે કહો છો તો આ સાયન્સ લીધે તો આગળ વધ્યા છીએ એમ હા આ સાયન્સ તો બાહ્ય સાયન્સ છે બાહ્ય વિજ્ઞાન છે બઉ જાતની લાગણીઓ રહ્યા કરે સમજ ની એમાં ટેમ્પરરી સુખ લાગે પણ ભય ધીયર બધા બીજા બધી લાગણીઓ પુષ્કર છે અને જે સુખ રહ્યું હોય તેને ભય કોઈ પણ પ્રકાર ના લાગે બધી લાગણી કારણ કે નિરંજન છે તો નિરંજન નું ભાન હોવું જોઈએ ના હોય છે એમને એમ નામ છે નિરંજન નામથી ચાલે ને તો પોતાને ખબર હોય છે પોતાના ગુણ કેવા ખબર હોય છે પોતાના ગુણ કેવા હોય છે પોતાને ખબર હોય ને પોતાના ગુણ કેવા હોય ના એ પોતાને કોઈને ખબર ના હોય એવો એક પણ માણસ નથી તારા જેટલા અત્યારે ગુણ ત્રણ દેખાય છે એ આરોપીત ગુણ છે સારા નથી જતા કઉ છું મારા છે આરોપિત ગુણ છે હું કહું છું મારા થોડા ખરાબે છે એ જોયા જ નથી જાણ્યો નથી એ કોઈ ગુણ ત્યાં જાણવા નથી તારા તમે કહો છો એ કોઈ જાણવા નથી લોકો નથી એ જાણવા માટે ત્યાં બધા લોકો નથી રોહિત ના ગુણો સારા ગુણો નહીં રોહિત ના રોહિત અને સુદે જુદા છો આ શરીર માં જુદો છું અને રોહિત એ જુદો મને દેહ દેખાય છે રોહિત દેખાય છે અને તું દેખો છું તો તું ખરેખર કોણ છું રિયલ ઇસ્ટિકાબુ પણ હોય છે એવું તું જાણો છો છતાં લોકો એને શું કે છે આ સોનાની છે ભાઈ તાંબુ છે છતાંય લોકો શું કે છે ઘેર વધુ ભાઈ ભૂનાળો છે એટલે લોકો ખૂનાણી એની વિધિ કે છે એવી રીતે આ આત્મા છે તું પોતે છુંગાર છે તો એને કાટ બાટ પછી ચડે સોનાના ગુણધર્મ જુદા છે તાપા ના ગુણધર્મ જુદા એવું આ ગુણધર્મ છે તે આ બધા અનાથ વ્યવિભાગના ગુણધર્મ ભય લાગ્યા હું મળી હા હા તો એ નિર્બળતા તારામાં ખરેખર રીતે શીખવવા નથી આ તારી માન્યતા ભ્રામક છે રિલેટિવ રિલેટિવ ને ત્યાં રિયલ માની લીધું છે એટલે આ બધું કોઈ નિર્ભર થયું ખરેખરી રીતે નિર્ભરતા નથી પરંતુ ખરેખરી રીતે તારું સેલ્ફનું રિયલાઈઝ થયું નથી સેલ્ફનું રિયલાઈઝ કરવું જોઈએ હે કરવું આ તું રોહિત શ્રી એ સેલ્ફ નથી સેલ્ફનું રિઅલાઈઝ કરવું જોઈએ આખા શરીરમાં તો હું ખરેખર જે દેખાય છે ઘરમાં તેનું ફળ એવું જ મળી જાય જે દેખાતા નથી ફરી વખત સમજાવો આ સ્કૂલ કર્મ એટલે તને તને અત્યારે એકદમ ગુસ્સો આવ્યો તારે નથી લાગતો છતાં આવે એવું બારે ને હે એ ગુસ્સો આવ્યો એટલે એનું ફળ તને મળી જાય લોકો અને ગુસ્સો આવ્યો તેની આજનો તારો ભાવ છે કે આ ગુસ્સો કરવો જ જોઈએ તે આવતા ભાવ નો હિસાબે અને તારો આજનો ભાવ છે ગુસ્સો ના કરવો જોઈએ છતાં થાય છે તે આવતા ભાવ નું ફળ તારે મારખાવું પડશે અને કોઈ માણસ કોઈને કોઈની ઉપર ગુસ્સો નહીં કરતો છતાં મનમાં કે છે આ લોકોની પર ગુસ્સા કરે તો કિદાય થાય એવા છે તો આવતા ભાવ પાસે ગુસ્સા અંદર ના સૂક્ષ્મકર્મ છે અને સ્થુલ કર્મ છે સ્કૂલ કર્મ માટે બિલકુલ બંધ જય સચિદા આ સાયન્સ તેથી મેં નવી રીતે મૂક્યું છે અત્યાર સુધી સ્કૂલકર્મથી બંધન છે એવું જગત ને ઘટાઈ દીધું છે અને તેથી લોકો ભળેક ભડેક થાય છે હવે સ્ત્રી ધર્મ સ્ત્રી હોય અને મનમાં એમ થયા કરે કે મોક્ષ જવું છે પણ આ સ્ત્રી જોઈએ પરિણામ શું થાય સ્ત્રી જોઈ પર સ્ત્રીને નહીં ડરતી તારા સૂક્ષ્મ કર્મ ડરજ છે સ્ત્રી કહ્યું આ તારા ફૂલકર્મ કોઈ ડરતા નથી એવું આ મેં ઓપન કર્યું નહીં તો ઓપન ના કોઈ ભડકાત ભડકાત ભડકાત મઈ અધમ્પો અધમ્પો અધમ્પો રે પેલા સાધુએ કહે છે મોક્ષ જઈશું એટલે મારે તમે કી રીતે કયું લાયસન્સ તમે મોક્ષ જવાના છે તૂલ ફોડવાનું છે નથી તમે સ્કૂલને છોડ્યું મેસિલિટી થઈ પડે પછી કઈ દઈ કઈ છોડી ને નાસી જાય અને એ છોડી ને નાસી જાય ને આપડે મોક્ષ થાય એવું બને ખરું કોઈને દુઃખ થઈ ને આપડે અને આપડે મોક્ષ થાય એવું બને ખરું એટલે બહેરી છોકરા ના ફરજો બધી બજાવો કર્યું અને ખાવાનું જમવાનું આપેરા દેખાવે સ્કૂલ છે જે સ્કૂલ સમજી સ્કૂલ તમારો અભિપ્રાય એવો ના રેવ એટલા માટે બે વાક્યો આપ્યા છે કોણ કે અભિપ્રાય એવો ના રહેવું કે આ કરેક્ટ છે કરેક્ટ છે એવું ના હોય શું કહ્યું આજે કર્યું કે ભૂગુર છે કરેક્ટ છે એવું ના અભિપ્રાય એવો જોઈએ તમારો અભિપ્રાય કર્યો તો બધું છે એટલે સરળ ને સીધું મૂક્યું છે આપણે નહી તો કરોડો ઉપાય સમજાય ને સૂક્ષ્મ કર્મ કર્મ ને ફૂલ કર્મ હસી ગયા ફૂલ કર્મ તો આપડે કોકનું બધું કાપ્યું એ આપડે કાપી એ ફૂલકર્મ એનું ફળ પોતા પકડી જઈએ પોતા અંદર પકડ્યા ભય ની ઘી આપણે હેરાન કર્યા જ કરે સમજ તો અહીં મળી જાય મારી બેલો છે એ સ્ત્રી કરે તેનું ફળ અનુ મળી જાય શરીર નરમ પડી જાય આમ થઈ જાય થઈ જાય સમજે પછી તો એનું ફળ અહીનું અહીં જાય છે પણ જે નવા સુક્ષ્મ કરમ બતા છે તેનું ફળ આવતો બહુ મળે છું એટલું જ સમજો ત્યાંથી કર્મ છૂટ્યો કરતા મીટે છૂટે કરું કરું છું એવું બંધ છે વર્લ્ડ માં કોઈ માણસ એવો નથી જેને સંદાસ હોય કૃષ્ણ આનો કરનાર બીજો કોઈ છે ભગવાન એ નથી લોકો પોતાના નથી ભરત ભગવાન આરોપ કરે છે ભગવાન કર્યું ભગવાન જો આવું કરતા હતા પ્લસ તો લોકો કે છે અમને ભગવાન પ્રેરણા કરે છે ભગવાન થી પ્રેરણા કરતા જ भगवान जन्म थे।, थे त्यार मन वचन क्या आवी बेसा मेला आज सब जोड़े चर्चा थी थोड़ी માણસ માંથી માણસ જ થવાના ને માણસ માંથી માણસ થવાના એનો એ તો માણસ એવું ભાલી દીધું છે માણસ જ જન્મે એ કઈ ગધેડું ના જન્મે પણ એમ સી બેઠો છે કે આપડે મરી દે જુતો સારા વિચાર તો ગધેડાના છે અને પછી માણસ જ તને વિચાર આવે છે કોનું ભોગવી લઉં કોનું લઈ લઉં વાર વિચાર આવે છે એની સજનતાના વિચાર હોય તો એ માનસ મણસ માં આવે સુપર હ્યુમન વિચાર હોય તો દેવ ગતિ બોલ જાય સુપર વિચાર એટલે શું કે તું નટુબી ઉપર ઉપકાર કરવું મામા ઉપર પોતા ઉપી સ્વ છોડું નહીં અબકારી સ્વ જોડે નુમન સ્વભાવ હું સમજી જોઉં દેવલોકર માટે લાયક છે માણસ હું તો તમારા વ્યવહાર બધી દેવું તમે કયા કયા લોકો જવાના આપણે તો આ હિસાબ જ છે શું વિચારો આપણા ચાલી રહ્યા છે ઘટમાં તેના પર આધાર છે બાકી બહારના ક્રિયા કરતો તે પછી આધાર નથી આખો દાડો દાન આપ્યો જ કરે જાત જાતનો અને મંદિરોમાં કડ દાન આપ્યા કરે ગરીબ અંદર આપે કપડાં આપે અને વિચાર કોનું લઈ લઉં કોનું પડાવી લઉં ક્યાંથી રેડું કરું આવતા ભાવી ના બોલેસ બોલે એટલે આ કર્મ ની થિયરી બહાર પાડી નથી લોકો સમજી શીખ્યા નથી એટલે આ ફૂલ કર્મ લોકો કર્મ કર બહાર સ્વાયિક ના થાય સમજાય તમે સમજાય ને તડીને અને બહાર આમ ઠાવા બેઠો હોય સમાય કરતો એનો જ માં આ જે સુરકર્મો છે એ વિચાર્જ કર્મ છે અને બીજા નામાં ચાર્જ થઈ રહ્યો છે આ બહુ જે ચાર્જ થઈ રહ્યા છે બહુ ડિસ્ચાર્જ થયા કર્યા ગયા હિ બેટરી આવતરે તું ડિસ્ચાર્જ થયા કરે એક મનની બેટરી વાણીની બેટરી અને આ દેહની બેટરી ત્રણેય બેટરીઓ ડિસ્ચાર્જ થયા કે નવી ત્રણ બેટરીઓ ભરાઈ રહી છે ને તને એમ લાગે કે હું બોલું છું લાગે પણ આ રેકોર્ડ બોલી રહી છે આ ડિસ્ચાર્જ થાય છે પાણીની બેટરી એ ટ્રેપ રેકોર્ડ થઈ ગયા છે ને તે આ ડિસ્ચાર્જ થાય છે હું બોલતો જ નથી અને આખું જગત છે બધાને કંઈ પછી બીજું પછી રહ્યું હું ગઈ જમ જાય એટલે ખરાબ છે એ જ ભગવાન ની માયા છે कारण करें बीजेपी एडजस्टमेंट हम लगे सूक्ष्म एक वेस्टी कॉम्प्यूटर एससी आम्प्यूटर हो थे। आ, मा मा जाए समी मेरे बताइए काम करें કોઈ બાપો ઉપરી નથી કોઈ છે ઉપરી નથી તારો ઉપરીય કોઈ નથી બોસે લગત પામે બી ભળેક ભળેક ભરાક ભરેક કરીએ ભગવાને ઉપરી નથી પોતે જ ભગવાન ભાન થવું જોઈએ અને જ્યાં સુધી ના થાય ભગવાન ઉપરી માર ના જોઈએ જ્યાં સુધી ઘર ના થાય ભગત રહેવું અને ભાન થયા પછી ભગત પડવું છૂટ્યું ભાન થયા પછી ભગત પડવું છૂટ્યું પોતે જ કોઈ બાપોએ ઉભી નથી એનું આ ગેરંટી આપડે વધુ કમી ભરેક ભરેક ભરેક આમ કરી નાખે શક્તિ નથી તારે ભરવાનું કોઈ કારણ નથી અને તારું વ્યવસ્થિત નથી વ્યવસ્થિત માં એક એવિડન્સ છે ઇન્કમટેક્સ વાળા ઇન્કમટેક્સ કરાવ મુખ ત્યાં નથી વ્યવસ્થિત શક્તિ છે બાપુ હોય મીલોના પીડા ઉપરી ભગવાન ને ઉપડી બનાવો તેને કરતા આપડે સાઈડ ને ઉપરી બનાવે ઘસિયાર બન્યા છે આ નથી ઉપરી પોતે જ છે સર સુધી નથી જાણતા મારે કાગળો લખે વિનંતીઓ કરી શું ભણે નહી થઈક નથી થઈ જાય ભાડા બહાર બીજી ગાડી નહી પાડી આ છોકરો આવું કરે છે મહેનત પૂરો એવું કરે પણ અત્યારે ભાવ કરે ને એના થોડી કરતા છોકરો હોય હવે એક બાજુ બગવારે કરશે બગવારે કહ્યું પ્રકૃતિ છોડશે નઈ પ્રકૃતિ સ્વભાવ છે આમ છે એના ભાવ ફેરવના શું ફેરવવાનું ભાવ એના ભાવ અને મનમાં એમ થઈ જાય કે આ ખરાબ વસ્તુ છે આ ખરાબ વસ્તુ આ હિસાબ ખરાબ વસ્તુ છે એવું લાગવું દેવાયભાઈ ને કેતા નથી આવડશે આ ગુણો કેમ ફેરવલા એ મા બાપ ને પાસ થયેલા નથી સર્ટિફિકેટ નથી અને મા બાપ થઈ ગયા છે એટલે પછી નથી આમ નથી તેમ નથી તું આમ કરું છું તેમ કરું એટલે પછી છોકરો જાણે એકસેસ બોલે નહીં એટલે હંમેશા તમે એકસેસ વધારે પડતું બોલો જે એને ના કરતું હોય એટલે શું કરે મનમાં મનમાં નક્કી કરે સ્વર્ગ બોલ્યા કરે આપણે એવું જ કરવાના આ વધારે સ્ટોર બનાવો ચાલો દોર થયેલા છોકરાને મારે છે જોડે છે ને વધારે રીત જુદી એના ભાવ કે ચોરી કરતો હોય ને તો આમાં તારી બા બહુ બહુ બધી બરાબર ને એ બુ આ બું આવી રીતે આ ચોરી કરી દે એનાથી આપણને ચોરી જાય તને સુખ લાગે એવું બધું સમજાવ આખી થિયરી સમજાવી આપડે એને કઈ ભારે ખોટું છે તમે મારમાર થોડું કરો તેનાથી તો લોકો હશે તમે રમત રમત પોતે પ્રેરણ કેવું કાંક છોકરો નહીં ચડે હવે તમે ફાદર ને પગે લાગો છો આટલી ઉમરે છોકરા નહી છોકરા થી હાય નહીં ખૂણું ના થાય એટલું કરે ગાડી ભોળ ખેત સાધન રાખે પછી પડી જાય ત્યારે શું કરવું જો ટિકેટ નું પેકેટ પડી જાય કઈ પૂછવું બેન આવી ગઈ કે આવી ગઈ ગઈ આવી ગઈ ચાલો ભૂપેન્દ્ર બે આયા છે છોકરા જવાના એ તો એ તો વ્યવસ્થિત છે ને દૂધી નું દીવ આવ્યું ત્યાર પછી દુધિયા બેઠા બેઠા કરે ના બેઠા કરે દૂધી નું દીવ આવ્યું ગયો એટલે પોંતે પોંતે દૂધી દે એવું માણસ દુધી નો એટલે મનુષ્ય જાતિ નિરાશ્રિત કે રહી પોતાની બુદ્ધિ ઉપર સબર રહી એટલે નિરાશ્રિત કેવાય બીજા કોઈ જીવ બુદ્ધિ પર સદર નથી સબર નથી એટલે આશ્રિત કેવાય એમને દુઃખ ના ભાઈ અમને દુઃખ કરશે તારે જગત નો સ્વાદ ખરેખરો માલ માં આવે તો જગત નો શ્રાદ્ધ ની જતો ત્યાં ચાખેલી ભરી ત્યાં ક્યારે મની મ મળ્યા પેલા ઘણી ચાકેલીમ કેવાય મનુષ્ય કેવો હોય એની વાણી મનોહર હોય આપડું મન નું હરણ કરી રહ્યું હોય વર્તન પર મનોફર હોય અને વિનય પણ મનોખર હોય એનું બંધ કરી દેવા પડે સુભાષ રત્વાય અને સ્વભગવાન હવે ભગવાન ભગવાન સ્વ એવી બેઠી હવે શક્તિ ઉત્પન્ન થઈ જવા માટે દર્શન કરવાનું શક્તિ એ થઈ જાય છે ચાદર ખોલી ખોલી ચાદર કે દ્વારા ચાદર ખોલી છોકરો છોકરી કઈ સારી જોઈ ગઈ છે ને પાછા જ પડેલો ચાર પાડી ઉઠાવે ના પડી છે આ તો દેખાય છે આપું જ ફર્સ્ટ ક્લાસ છે પછી સિરીમ તો દમકારી નાખે ને નામ સિરીમ ઘરે ઘરે દમકારી નાખે ને ખાટું. <tie> આપડેટી <tie> પછી શું સ્વતંત્ર પણ શક્તિ આધાર ધંધો કરે પછી પછી સગવડ ધંધા કરો પરિણામ પરિણામો વધ્યો નથી ચાર ભે મારે શું તમે કોવું જોઈએ મારું વિજ્ઞાન ના મારા વિજ્ઞાન જો મારે અજ્ઞારો રાખો તો કશું નડે સૂક્ષ્મ કરણ ઉપર ના લઈ દેજો શું કયું ફૂલ કરણ ને ફૂલ રાખજો સૂક્ષ્મ કરણ ઉપર ત્યાં આગળ બિલકુલ બંધ કરી દેજો અને વખતે મન કુદાકુદ કરતું હોય સૂક્ષ્મકરણ પહેરા કરતું હોય તો આપડે એડજસ્ટ ના થશે એને જોયા કરજો મેં સબંધ રાખજો પૂછતા ભરકા થવાની ચાલી નથી ગમતું આ સંસાર ક્યાં જ ગમે એ ખો દર જેવો સંસાર એક ગયડામાં હતા બાર આવી બરો આ સંસાર ખાવ દેવ જેવો તમે ગઈકાલ માં જઈ ન હતો ને આજ થઈ ગયો આવરણ ખાતે ગાળો પડે ને આવરણ ખાતે તારે શ્રાદેટ છે તે આવે શું આવે આ સંસ્થા જે શ્રાદ્ધ છે તેલું બેનો ચડાય ચડાય કરે તો પછી તો આઝાત આવે ને ત્યારે ઘડે ત્યારે કાયમ માટે ખારો છે કેવું પડ્યું પગલ નથી લાગતું તારે પધલ ઉભું થાય છે કેટલાક લોકો તો ગમતું હોય બટ દરેક ને પોતાને ગમતું હોય એવા બચ્ચે પાંચે મળી આવે ધૂર ઉડાવે તો પચ્ચા હોવા મળશે એટલું થાય ના થાય દરેક ને ગરાલે ધૂરવાડા ના ગરાલે જયીલા તો બધ ભારે પગલ છે વસ્તુ આમાં ખુ મહા મહાનુક્યમ છે ખાતરી થઈ છે રોહિત તો તારું નામ ને આપણે વ્યવહાર ચલાવવા માટે રિયલ એસ્ટેક નથી આજે મારું હું ને મારું જુદી વસ્તુ હોય કે એક હોય સરખા છે ને સરકાર મારું છે કેનારો કોણ કરોટ હાઉસ માય હાઉસ I I I I am am in the the the the The the motor, my my my car, car. not mm -hmm. no, I am not and says that this is is house, intellect, mind. No, It's fine. મારપીટ yes. મા yes. yes. so, so they do not understand that, not... that, not... that, that he wants to do something they do not understand that he wants to do something so only we have to read it in word in digital word at a particular level so it can be done like there is a there is a all year mind park and i know real actors is સાધુ સંજય અને ગંગાજીમાં નાય છે એ જાણે આટલું થઈ જશે ત્યાં સુરને સમજે છે સમજ્યું નથી જો સુક્ષ્મજ્યું હોત તો આ કશા ના હોત એક માણસે પચાસ હજાર રૂપિયા દાન માં આપતો એક મારા કોણ શું ફળ મળે પ્રભાણ નથી હમી દેતા કે એનું અહીં ફળ મળે ભાઈ આપી આપે આ પચાસ હજાર અહીં ફળ મળી જાય કર્યું કર્યું કરે તો બેઠા ચમત્કાર પણ ભરવું જોઈએ મારે પ્રાપ્તિ મારે ભક્તિ કરવાની છે